દેહ સંસાર છે દેહ માં તો પરું છે રોહી છે હડમા છે બધું સંસાર ખરેખ સંસાર તો દેહ માં જાર છે સંસાર ના દેહ માં પરું છે ન છે હડમલ છે જાત જાતનું છે તમે ચીકડી નહીં શકીએ આટ પર હા થઈને આટલું છે પીઠી નહીં કેમ એમ બધે ફરી વળ્યું છે જયમાં ભાઈ આત ધ્યાન ને રૌદ્રીજા નો ફેલાવો થઈ ગયો છે ખ્યાલ છે તમને નાનાથી ખ્યાલ છે આ તો એવું છે કોઈ માણસ પાપ કરે કે મોઢો માણસ વધાર કરે કે મજબૂત માણસ વધાર કરે મજબૂત આ તો શું પાપ કરે નાના ભાઈ પૂછે છે કે એક વખત મનુષ્ય જન્મ ભર્યા પછી માણસ ઉઠી જાય છે કે નીચે જાય છે એ ઉપર છે બધે જઈ શકે મનુષ્ય ધર્મથી જ જવાય છે મનુષ્ય ધર્મ એવો છે કે જ્યાંથી બધા માર્ગ ખુલ્લા થાય છે દેવગતિમાં જઈ શકે છે ગિરજ ગતિમાં જઈ શકે છે નર ગતિમાં જઈ શકે છે અને મોક્ષમાં પણ જઈ શકે છે અને ફરી મનુષ્યમાં પણ આવી શકે છે પાંચે ગતિ હોય એના માટે ખુલ્લી થાય છે પણ સંજોગો મળે તે પ્રમાણે નહીં ગતિ થાય દેવગતિના માણસો સત્સંગ થાય ત્યારે સત્સંગમાં થતો સંજોગો મળે ત્યારે દેવગતિ મળશે અધોગતિ છે પણ તે કેવી અધા બે આ બે અવતાર કોઈ આઠ અવતાર આઠ હજાર થી વધારે એટલે સો બસો કરે એક ભલે દંડ પૂરતું છે એ જૂના કર્યા દંડ પૂરતું શબ્દ જૈન ના શબ્દ કેમ લાગે જૈન થઈને શબ્દ લાગે વસ્ત્રો તો આપણને અસર કરશે લોહી કઈ દુઃખ થાય છે શબ્દ કોઈ કેવું છે નાના લાલ પધ્રો મારે તે વખતે તમારે આટલા વિચાર કરો મારનાર માણસ છે એ તો નિમિત્ત છે મારા ઘરના ઉદય ક્રોધ ના પોતાનો દોષ થાય અને માણસ મારે છે ત્યારે આવું થાય છે પણ ઉગર પરથી પથ્થરો થાય છે નામ ના પથરા શું કયું માટે એ પથરામાં ના પથરા તમને ભેદ નથી સમજાય છે તમારી બુરોન કરે ધંધો નરમ થાય ને ત્યાર પછી મનમાં એવું થઈ જાય કે આ શું થશે આવે ક્રિયા ક્રિયા એ વસ્તુ કીધી છે અને ધર્મ વસ્તુ દીધી છે ક્રિયા એ તો ફળદારી છે અને ધર્મ તો ખરું ધ્યાન કરશે એના ઉપર આ કારણ ની થયું ધ્યાન વધશે જ તેના પર હા જો ધર્મ ધ્યાન વધતું હોય તો પછી થઈ ગયું ધ્યાન થાય થોડું ધર્મ ધ્યાન થાય તો મન માં આવે અને તે લોકો પાસે કે મરી જાય ને એની પાસે બોલે બહુ સારા માણસ હતા બહુ સારા માણસ હતા બોલે અને જે જનાવર જવાના હોય તેનું લોકો કે જવા દે નામ એટલે ગતિ આપણને લોકો કયા પે સુગંધ સુગંધ દાઈજી તમુકમાં જરાય કર તો બંધાવાનો ને ના એ કેમ બંધાને આ તો લાઈ બસ તમ બંધા દે ને તમ ક્યાં બંધા દે ને સંસારમાં બેઠો કર્મબંધન તો થાય જ ને ઘટ પરો મોખ જ ના થાય એટલે તો ભમી છે ને માન એટલે તો માર ગોમે છે ને ના તમારે ક્યાં છે એક પુષ્પા બે ને તમે બહાર થી જુઓ શું જુઓ ગૌતમ સ્વામી બે પાંચસો બ્રાહ્મણો હતા એ પાંચસો બ્રાહ્મણો પામ્યા હતા શું કર્યું આપણા એ બ્રાહ્મણો ઘણા પામ્યા છે આ ભાઈ બ્રાહ્મણ છે તે પામી ગયા ઝગડે અને આ તો રાખો ધારો રાતે બાર વાગે વિચાર કરતો અલગ કેમ હતું ભર્યા કરો છો સંભાવ જે જોઈતું મન ની શાંતિ સંભાવ એકવાનું કે સાહેબ મોક્ષ માર્ગ અમને આપો એટલે સંભાવ ઉત્પન્ન થાય મન શાંતિ મન ની શાંતિ થાય ને પછી તમારે ઘર બાંધવા છે પરિવર્તન બધું પરિવર્તન થઈ જાય પરિવર્તન એટલે કરતા પણ જાય કરતા પણ જાય હું કરતા છું મધુચંદ્ર હું મધુચંદ્ર શું નામ કર્યું એજ કરતા ભાન શું કરતા કરતા ભાન બંધ ગયું બીજી કશું નહિ કારણ કે તમે કરતા નથી પણ આ તમને એવું લાગે છે એવું લાગે છે અને હું કરું છું એવું લાગે નઈ બેન તમારી ઘેર પૂછવાના છે હું કરું છું એવું બીજા દોસ્ત છે તે તો હશે એના બીજા તમે બહારનું કેવું બાજિયા કરો મારું શું કેવાનું છે અંતરા કરેલું અંદર પ્રતિક્રમણ ચાલુ છે આજે જેનામાં ફેરફાર થયા છે એનો વર્તનમાં પણ આપણે એવો અનુભવ થવો છે વર્તનમાં અમુક જ પડે બીજો બધો ના ફેરફાર રાગેશ રાગવે પણ જે દેખાતો રાગ છે ને દેખાતો રાગ બે દેખાતો જે ભાગ્યા ત્યાં છે અંતર નો રાગવે એટલે તમે આજે એમને સાથે ફેરિયા નો ભાઈ તો બીજું ત્યારે તમે એમને જુઓ કે એમના કોઈ જાતનો તો અસલ એમાં તમને તો રહ્યો સારું બોલ્યો તો બિલકુલ તાચો ના હોય તાંતો થઈ એના વખતે અસર થઈ જાય તો શારીરિક અસર ઉપર દેખાય તમને દેખાય હું તો હું તો એમ જ ગણું કે કશું થયું નથી પણ એમને સોંચો ના સાંસો ગયો એટલે ક્રોધ ગયો માન ગયો છે વિજ્ઞાન આત્મા માં છે એવું જે દેખાડે એ તમને બુદ્ધિ કહેવાય બુદ્ધિ નો જોર બહુ છે જબરજસ્ત એટલા માટે અમારી તમારી બુદ્ધિ સમય કરવા માટે આવા તમને પ્રશ્નો ના અને ખુલાસા થાય તમે બધી જ જાતના ખુલાસા થાય બાકી છે આ બધા સભ્ય બધા બઉ એક અક્ષરે બધા વળવું નહીં પડ્યું એટલા એક એક અક્ષરે જ નથી પડ્યું અક્ષરે મારે કહેવા જ ના હોય અગ્યતા હોય આવું કીધું કીધા જેમ અનુકૂળ આવે તેમ આખું એ છે બધું શું છે એટલે જ્ઞાની ગુજરાતમાં અડે કે ત્યાંથી જ આત્મા પ્રગટ થાય ના તો દ્રવ્ય વાંચ છે કાકરી તેથી મય કદાચ ગાળે છે ને બીજી રાજી નાખે તેને ગાળે છે તો નહી મધરા ને બેસ તો ગાળે છે ને કાકરી છે પ્રતિક્રમા કરતો નથી તો પૂર્વ જોઈએ આપડે શું કરવાનું આપડે મોક્ષ જોઈએ તો થાય છે તમને તો થાય ન થોડું મોક્ષે જતા ગતા દેખાય ક્ષણક્ષણ ભાઈ વાળું ક્ષણક્ષણ વાળું ક્ષણ ક્ષણ વાળું મન પણ નથી દેખાતું મૂર્છા થાય કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ ટેસ્ટ ના આવે સીગટા તરા તરાગી પડે આપણને વરગી પડે આપણને બધા ના દેવાય ને દાદા જાય ને એ બધા નું મિક્સર છે શું છે તારે ચેપતા રહેવા બધાનો નીચે થઈ ગઈ સારામાં એટલે આપણે આ જ્ઞાન માં શું જાગૃતિ બન્યા છે અને બીજા કોઈ ને હું લગાવે ને હા ભાઈ બહુ થોડું બોલ્યા તમે બહુ થોડું બોલ્યા એટલે મને તો બાળક છું કે દાદાનું શું કેવું દાદાનું બાળક છું એટલું જ કે વાત કરી નાની નાની આપણે અનુભવ તારા અનુભવ આવી ગયા એટલી વાત કરી અનુભવ ની બહાર ની વાત કરી દરેક ના અનુભવની વાત વ્યક્તન ના અનુભવ અનુભવમાં ઉઠાયેલા કોઈ જાતના ક્ષમતા નો અનુભવ છે સમજ પડે છે આ બધી વાત કેટલી કરવાની ભાઈ આપણા જે સર્સંગમાં અનુભવ થઈ ગયો એનું એટલી વાત કરવાની કલ્પિત કપોલ ગ ના બોલાય કેવું કપોલ કઈ જે અમારા શબ્દ ઉગે તારે નિકટ છે વાત દાદા ને ઉચવું પડે મોટો થયો બાબોટો ના થાય એવું છે ના મારતું તારા એટલું યાદ રાખજો કે આપણી પ્રકૃતિ કેવી છે ઘડીમાંથી ઘડીમાં જાણી શું તમને પસાર આપડે વાતચીત કરી તમને અત્યારે આવે તો મને વાત જોઈએ શું કેવાનું પેલું બની લઈ લે છે લેગન કે આતમે ઘટના કે આતમે એટલે કાલલે એટલે ત્યારે સારું લીધા લા પછી પછી પછી પછી ને તો કવું ને ને દ્વારડ માથે આવી જાય આઈ પર જાય છે દે ભાઈ વાતચીત કરી ના દે મુક્તિ જય 20 8 1976 કીતીભાઈ ને ગેદ દાદા જીતો શું છે જીતો એટલે તમારી પર રાધી બધા ખૂબ આમ જે બહાર દુનિયા જીભવા નથી તમારી ઘરની સાત સાઇલો છે એને જીતો દુનિયા જીપાઈન દુનિયા જીપાઈની જ છે તમારી ઘરની સાઇલો છે એને જીતો ફાઇલને મૂકીને નાચી સાધુ થઈ જાય એ દાડો વરે નહીં એ જીતી પછી એ તમારા માટે આવે છે એટલે એમણે હાથ ફાઇલો લખી છે એ હાથ ફાઇલને કેવી કે એમને પછી એક હાજર થઈ ગયા અને દાદા જે નીકળ્યું અને બોલીએ કે તું લબાડ છે તો લાય છે એટલે ભાઈ કોઈ પણ કોઈ ના દોષ દેખાય છે આપડે આપડે વિજ્ઞાન એવું થાય કે કોઈ પણ માણસ નો દોષ શીખાયરો એટલે સમજવા જેવો કાગળ છે મારો અંગ કામ કરે ઊંધો પોતાના દોષો નો બચાવ કર્યો બચાવ કેવા કરે પોતે પોતે પેલા નાખે કરવા પોતે પોતે બચાવ કરી નાખે વકીર તેનો છે જ છે અને આરોપી તેનો છે પછી પ્રકૃતિ પછી જે બોલે બોલે આપણે હાથમાં ભોત્સર ના બને શું બોલ્યા આપડે તે પ્રકૃતિ ના જોઈએ ઘરની પ્રકૃતિ બિલકુલ જીતાવી નઈએ જગત જીતવાનું નથી આપણું એટલું બધું ઊંડું છે કે એક એક મિનિટ માં કેટલા કેટલા દોસ્ત તોડી નાખે બોલો લઈલા હતા जो जड़ कोई किसी की मालकी नहीं होए रहे किसी की मालकी नहीं होए तो आप इसके अंदर भगवान नहीं हो किसी की मालकी नहीं हो इसके अंदर भगवान नहीं हो मालकी है तो मालिक को धूप होता है इसलिए इससे चेतन बुलाए आप सुनता रहे तो जड़े है इसको चेतन भगवान कहता है नहीं मगर भगवान कहता है लेकिन भगवान जो सर्वजाप्त नहीं हुए सर्वजाप तो निश्चित रूप से है અર્થ ભગવાન સર્વ વ્યાપ્ત પ્રકાશા નહીં તો સર્વ વ્યાપ્ત પ્રકાશ પ્રકાશ કે સર્વ વ્યાપ્ત મગર નહી જડ હૈ હૈ મગર જળ જોસી માલવી હોવેતન હૈ સંકલ્પ ચેતન बिल्कुल संकल्प चेतन बोलता है वो तो मतलब चेतन को ही दुख होगा ना जड़क कोई दुख होगा ही नहीं तो फिर उससे तो कोई ताल्लुक नहीं रहा ये जो प्रश्न है ना हमारा प्रश्न बिल्कुल फर्क है प्रश्न ये है या फिर प्रश्न को मैं क्लियर करता हूँ कि भगवान सम्यक रूप पूर्ण रीति से, से इसीलिए कहा जाता है और भगवान જળમાંથી નહી કોઈ જગ્યા ભગવાઝરી ક્રિયરદર વિઝિબલ ઓનવિઝીબલ ક્રિએચર કે અંદર હૈદ્ધ ચેતન રૂપે હૈમે જો હૈ શુદ્ધ ચેતન નહીં મિત્ર ચેતન હૈ મિત્ર ચેતન હા મિત્ર ચેતન તો ઘર કે અંદર હશે મિત્ર ચેતન જો સચ્ચા ભગવાન છેતન એવરી ક્રિએટર ભગવાન ક્રિચર ક્રિચર કા મતલબ પ્રાણી થી ચેતનજી ક્રિએટર તુમ્હારી ડેરી પદા હૈપટજી દેખાતા બહુ ક્રિએટર તુમરી ડેરીચર આખા પ્રમાણ ઐા ભરેલા હેટર થી ભરેલા હવે સબમે ક્રિએટર કે અંદર ના પસાર કરતા બેઠા જડ પદાર્થ મિત્ર ચેતન ચેતન જીચર તો શુદ્ધ ચેતન શુદ્ધ ચેતન ચેતન તો મિત્ર ચેતન જડ તો જડ जड़ को निकालने की चीज से नहीं वैज्ञानिक ढंग से वो ग्राहक अभी हाँ तो वो ग्राही और सवाल आएगा पहले उसको वैज्ञानिक ढंग से उसका निराकरण उस वस्तु का होना चाहिए इसके अंदर मिश्र चेतन है मैं उसकी मालकी की भाव छोड़ दूँ तो उसका चल निकल जाता है चेतन तो दरअसल इसमें कुछ भी नहीं है ये तो जड़ है ही वो तो अगर मालिकी भाव नहीं कर रहा हूँ तो मेरे में चेतन है मैं कर रहा हूँ ये थोड़ी कोई भाव करेगी जड़ पदार्थ थोड़ी कोई भाव चेकेतन है और शुद्ध चेतन को भाव स्वभाव है अपने खुद स्वभाव में रहता है समझ गए चेतन जो है वो तो अपने स्वभाव में रहता है तो मतलब ये कि वो शुद्ध चेतन जो है वो खाली जीवंत प्राणियों में ही है क्या पर ये हुआ है क्रीचर आप बोल रहे हैं न क्रीचर का मतलब तो जो जीवन ज्ञान नहीं है चेतन તોપણ ચેતન આપવરૂપ ચેતન હા બરાબર જીધી જ્ઞાન હૈતનિ હોય તો મિત્ર ચેતન બોલા ચેતન સત્તા ચેતન નહી માલથી ભાવ છોડ જ્ઞાન જીધી હોવે જ્ઞાન નહીં ચેતન નહીં જ્ઞાન નહીં ચેતન નહીં તો બરાબર અબ મેડે સમજો આત્મા આચાર્ય જીત લીધતા ક્યાં લીધા હે વી કોઈ ભી રસ્તે પકડ લો કોઈ કોઈ ભી રસ્તે થી ભગવાન પકડ લો थे थे प्राप्त ना तो दोनों है यही hmm. तो मैं आपसे कह रहा हूँ जनता आपको चार प्रकार की वाणी वो जो बड़ा है ना हाँ जी वो अद्वैत है वो अद्वैत है बड़ा वाणी को अद्वैर वाणी कही जाती है वो भी लेकिन जब वाणी के रूप में हुई मैं जो रूप समझा रहा हूँ वो बिल्कुल और उसके डिफरेंट बात है શક્તિ અઢાર શક્તિ છે પણ આવી કોઈ કરવાની નથી શક્તિ એને હાજરી થી બધી બઉ સારી હાજરી બહુ શક્તિ ચાલે હાજરી થી કામ થયા બાકી આ બીજી શક્તિ ચલાવી રહી છે આ બુદ્ધિ થી સમજાઈ શકાય એવી નથી શબ્દ માં નથી આવી એ તત્વ ની ખુડી છે કે એની હાજરી બધું થઈ જાય આમ દ્રષ્ટિ આમ થઈ જાય આમ દ્રષ્ટિ આમ થઈ જાય આત્માની દ્રષ્ટિ તો ભાઈ તમારે આવું નાખવું પડે રવિ ના પદ પલટાય નઈયા પલટાય અને ભાવ પલટાય એટલે અંતરાચાર પલટા પલટાય આ ક્રમિક માર્ગ શું કેહ્યા હજાર પલટાય પછી ભાવ પડતા હજાર પલટાય એટલે આ માર્ગ બિલકુલ અક્રમ છે અને સાયન્ટિફિક વિજ્ઞાન છે અને ઓછી મહેનત કામ થાય બિલકુલ બાહ્યાચાર નો બાહ્યાચાર અમારા જ્ઞાન માં જોયું છે એ ન્યુઅલ વસ્તુ છે બાહ્યાચાર ઉડાડી દીધો અમે અંતરાચાર શરૂ થઈ જાય ફેલાતો ફેલાતો ફેલાવું બહાર આવી ગયો છે બહાર થી અંદર જવાનું હતું દનિક માર્ગ બહાર થી અંદર જવાનું હા અંદર થી બહાર આવવાનું અંદરથી તો ખુશ થતું થતું ત્યાગ હોય નઈ ત્યારે કારણ કે બાજ્યાચાર બદલાયું છે ત્યાગમાં શું થયું એટલે ત્યાં આગળ ધમકીત થવાનો સંભવ કરો ધમકીત એટલે શું કારણ જે જે દ્રષ્ટિની સંસારમાં છે સંસારમાં સુખ પામી અને આ બધા વસ્તુઓમાં સુખ છે એ દ્રષ્ટિ થઈ ગઈ છે તારે સંકેત દ્રષ્ટિ કેવાય ખાલી દ્રષ્ટિ બદલાયું દ્રષ્ટિ બદલાય હા દ્રષ્ટિ એટલે ભાવ બદલી જાય કાને દ્રષ્ટિ કેવાય ભાવ ભાવ બધી વસ્તુ પછી દ્રષ્ટિ કહેવાય સમ્યક દ્રષ્ટિ કહો સમ્યક દર્શન કહો જે કહો છે એને કહ્યું અને આપણે જે જ્ઞાન આપીએ છીએક દ્રષ્ટિ બહુ ઓછી વસ્તુ છે ખાયબ સંકેત છે જે કૃષ્ણ ભગવાન નું સાહેબ સંકેતું તે સાહેબ સંકેત કૃષ્ણ ભગવાન તો હવે હવે શીર્શંકર ભગવાન શ્રીશંકર ભગવાન તમારા કૃષ્ણ દેવી અને બળદેવ તેને તીર્થંકર છે તે રાવણ તીર્થંકર છે લોકો તો રાવણ એટલેજન કાયદ પામ ગઈબા માં તમકીદ નો શેખવાનું ના થાય ભગવાન ક્યા ચલો શું છે ભગવાન હું ધર્મ ને જાણું છું પ્રવૃતિ એવું કઈ ઉપાય હોય તો જેથી કઈ ના મારી અધર્મ થી નિવૃત્તિ ત્યાં આગળ કૃષ્ણ ભગવાન બનવા કાળ છે ને એવું નિમિત્ત બને જ ને આ લડાઈ બનવાની જ છે એવું કૃષ્ણ ભગવાન ખબર છે એવું બોલાય છે નિમિત્ત જ ના નીકળે નીકળે જ નહીં તમારે એવી થઈ છે એકાગ્રતા પણ ત્યારે મારે જાગ્રતા રોગ છે એકાગ્રતા આખો લાડો ભાઈ કોચ કોચ કોચ કોચ કોચ કોચ કરે તારી એકાગ્રતા કેવી પડે આખો લાડો કોચ કોચ કોચ કોચ કરે છે આપડે શું એને અંગ્રેજીમાં શું કેમ્બરિકલ છે એક ચેતન ચાર્જ થતું છે કર્મ બંધાય છે કર્મ શું છે બંધાય છે ત્યારે બંગડા થાય છે પછી બંગડા ફરે એમ કરે છે એક ચેતન નહીં પણ ચેતન જેવું દેખાય છે સમજે ચેતન નથી નિશ્ચેતન ચેતન છે તો બોયે કાગળા કરતે કરીને મન મનને મારી નાખતો કે નહી ના કુને છે ને ના ના શાંતિ માટે જ કોઈને મન ને શાંતિ માટે બરીયા શાંતિ થઈ છે તમને તમને તો દેખ કે શેના ભગવાન હા પેલું પછી શાંતિ જ છે ભલે પણ ઘણી વાર ભગવાન નહી હોગા તમને પાસે ચિંતા રહી દેવાજી ભગવાન ઓપીચે પર હવે ભગવાન આપી છે બધા આવું કે મહિનામાં દરેક મહિના માં ચોવીસ કલાક તમે શાંતિ રહેતો એક દરેક મહિનામાં ચાર દાડો જોઈએ એક દાડો દરેક મહિનામાં એ કરતા કરતા પણ એની સાથે સાથે શું થાય છે કે એ ચાલે તો છે પણ એની સાથે બીજા પર અન્ય વિચારો કરે છે બીજી બીજું એને કેવી રીતે એ તે જગ્યા નકારી ઉઠી છે હોય કે આ દુકાન એટલે સામાજિક નહી થવા દેતું તો ફીસ ઓફ પાણી થવા નહીં મોક્ષ ની વાત કરવા દે ઘણી વાર પાણી નથી થવા દેતું કારણ ભગવાન એને એટલા બધા એટલી બધી આફતો ઉભી કરીએ છે કે ભગવાન નું ધ્યાન કરવા જાય એટલા બધી આફતો ફરી વડે આફતો ગમે છે બગડે થાય આફતો ઉભી કરેલી છે નહીં તમે તો પવિત્ર બ્રાહ્મ પવિત્ર બ્રાહ્મણ